નાના નાનું જીવડું મળતું નથી મળે છે અમારે આવું કાયમ નું સુખ છે એવું સુખે છે તે સુખ એ કલ્પિત સુખો છે અને અનંત કાળ થી ભટકાવનારા છે સારું સુખ પોતાના આત્માની અંદર સનાતન સુખ કાયમ સુખા નથી દબા ભટકા થઈ ગયું શું થયું કલયુગ છે માટે સુખ આત્મા એ કાયમ કોઈ એક દુઃખ ના આવે ખાતરી થઈ ગઈ છે આત્માનું સનાતન પડે એ જ મને આત્માનું સનાતન છે પોતે કોણ શું એ જાણવાનો પ્રયત્ન કરે ત્યાંથી પોતે કોણ શું એ રિયલાઈઝ કરે ત્યાં પોતે કોણ શું જાણવાનો પ્રયત્ન કરે ત્યાંથી પોતે કોણ છે આ સુખોદરા ભ્રાંતિ પાટોસા પરાલંબઈ બહુ સારી રચના કરી રાખું છે સારી છે પણ એવું એનું પાછળ થઈ જાય શું થાય બીજું કોઈ ચીજ ના દુખ આપે એટલું દુઃખે જે દુઃખ આપે એનું સુખે એટલું થાય તો દુઃખ ના આપે એવું કાયમ થાય દાદા આપણા જ્ઞાન પછી મહાત્માઓને એટલી ખબર પડી કે આત્મા અનંત સુખ નું ધામ છે હવે એક સ્પષ્ટ વર્ગન અનુભવ માં આવવું જોઈએ ત્યાં પાછળ કારણ કરવું વધારે <laughs> મારે બહાર જવાનું શું હકત છે તેની બધું આમ થયા કરેલો ઓછી નથી કરો ભાઈ લો કરે ને એવું કરો પાંચ આજના પાડો બધા જેટલી સભા છે દેખાય ઉપર મજા આવતી ના તો આપડી સંસ્થા સુધેડા અને અંધારી એટલે અંધારી છે સમજી ગયા પછી ક્યારે એટેક કરેવાય સ્ત્રી બરોબર પાંચ આગના એકદમ હા વાતો બરોબર ઘણી ઊંચી વાતો કરે છે બાકી તો ના દેરા છે વડા બધા એના નામ નું પેલી બીજું કોઈ ઇન્દિરા થઈ ગયા પણ કરું આ બધા પરમાનંદો મરજી લાખ चिंता गुरु नहीं तो ना रहे न क्या बोल रहा है आपने सांभाऊ चुके हैं चिंता गुरु मार के तो हैं चिंता गुरु ये देख ये ट्रेन दे हां ये इस बात को नहीं बता जाते દીકરા ચકવ ના તાત્કારી હોય એવો નહીં વિવેક છે આ પ્રેમ છે એવું આપણને કઈ રીતે ખબર પડે એની વિવેક વૃતિ કઈ રીતે કેળવી શકાય વે આ બાયલે કાતે અતિ ગરિહાリオ છે તથા કાલી દેતે કે મોહત કે પાએ આリオ કે મેલે મારી બબો છે હારી ના હો નિત્ર છે ત્યારે મોહત છે ને એટલે મોહત ટકા કોઈ دارو કોઈ 100% કા અનકેદાર પ્રેમ છે સાચો પછી જજા ની થાય એના કરતા ખડાય જો બે ઘરે જે સંદેશા છે એ રટર પર તો બિલિયે સામી આપ વ્યક્તિને ખકરાવી એટલે ખબર પડે એ બોલું ભરી ગરી હા બરાબર તો કરો બરાબર આ થાય તો સાઠના માટે હરુ પ્રેત દે લ્યો ભાઈ કર સાતો પ્રતિ પ્રાસ કે જે ખબર એ ખબર પડે આ કે સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય ખકડાવે તો એ કેવી રીતે ખબર પડે પ્રેમી છે સામાન એ બનાવટ કરતો હોય બંદા સુધી આટલા દિવસ આ આપડો કદમ તો જુને એટલા દિવસ બધી આવી જાય સગા એટલે તો પાસે હા નેટક કરાત રહે છે અને ધ્યાન દેખાય છે તો ધ્યાન મત એમાં એટક ના હોય એમાં એટક ના હોય એમ કરી હોય પાજા લે લે एक बहन तो परमात्मा से संसारेमें हाँ ये आसक्ति वाले आज छोक छोकरी प्रेम करे ભાઈ જીવનભાઈ પૂછે છે કે આ છોકરા છોકરીઓ પ્રેમ કરે છે અત્યારે અત્યારના જમાનામાં ફેલ થાય પછી મો કરે છે એટલા માટે ફેલ થાય છે મોરું દેખાય છે ખબર પડે કેપી નહી તાકી જાય નઈ ખબર પડે મોડું પગેરે વગેરે દુઃખ લાભ નથી કામ થાય દુઃખ લાવવાનું દુઃખ ગાવે લાવ દુઃખ લાવવાનું તો એટલું જ ગામ છે કે પેલેના જમાનામાં વડીલો સપણ કથાતા લગન કથાતા અને એનું પરિણામ બહુ સુંદર આવતું હતું અને કઈ દુખ પડતું નહોતું બધા સુખી હતા અને અત્યારે પોતે એક બીજા છોકરાને છોકરી પસંદ કરીને કરે કે તો પણ એમાં આ જે દુખ ઉદય છે એનું શું કારણ આ સબિયે તો ઉપરનો આ તૈયારી ઉપરલી દેખ છે વિખાતી હોય એને ખબર ન હોય છે આ પેરા ઉપરનો જોતા હતા અને તપાસ આઠ પંચાવન ટકા ઘેર લેવા છે અને હજુ પાંચ ટકા છે બાકી જેવાનું ઘેર ને આ ઘેર થાય પરીક્ષા કઈ રીતે કરવી સમજાવી પરીક્ષા બે ગાળો બનેલા હેફટ સેમ્પલ ચેમ્પલ બની ગયું બે ગાળો બધા હે ગાબડા બી કયો રસ્તો ખોડી ખાડો કયો રસ્તો ખોડી ખાડો બીજો ખબર જ ના પડે મોટો માણસ હોય આપડે એનું કામ હોય અને આપણે એનું આપડે એનું કામ હોય આપડે મિલન સારા અલ ક છે પાછળ થી ખબર પડે બે ચાર થઈ ગયો રસ્તા કઈક હોય થયો કઈપ જમા હોય મારે મોડે રાજ્ય સંતોષ થાય તો જ કરાવ મનતા તંતિ મનના ખબર કેવી રીતે પણ કે આ પોતે મનના ચલાયા ચાલે છે એવું તો કેવી રીતે ખ્યાલ આવે પોતા હોય ને મારા માં આટલી જુદી કાઢવાની છે ચાલતું નથી બધી તૈયારી આપી પડે માણસ વિચારે હોય ને પોતે પોતે જજ પોતે વકીલ અને કોઈ આરોપી બીજાને પૂછ્યું છે આ તમને કેમ લાગે છે આ તમને કેમ બીજા ને પૂછીએ અને પછી કાઢ્યું અને પોતે પોતાની મેરેજ ની વચ્ચે રાખે એમ લઈને આપે એ ચાલે બીજા કોઈ ને પૂછવું જોઈએ એની અતિક્રિયા લાગે છે નજીક માં જગડાવીકરા ચાલી હતી 30 શું વાત છે નીકળે ત્યારે ભગવાન થાય એવા મળી જાય કોઈ કાર્ય કરવું આપે કવિ ગુનો છે એ ગુનો છે પોતે પોતાની રીતે પોતે નવી કરી શકે કોઈ પણ માણસ કે હું તો વિચારવા લાયક છું મને મારા માં બુદ્ધિ છે ઉંમરના કહેવાય કહેવાય તે હોય તેને પુખતો મને કહેવાય માણસ અને ખુબ તો મને એસીક હોય એને પુરતો મને કહેવાય પછી મા કોર્ટ ના છે ને વ્યવહાર માં બાવીસ વર્ષો થાય કઈ નિયમ તો થરાવત છે ખરેખર એવું વાત નથી परिणाम लिखा હોય ઉપર જગત ની છે પરિણામ ના હોય પછી આખી જિંદગી કોન્ફિડન્સ કેમ કેવાય આથી ઇન્જિન લાચારી બરો ના કરે એમને કોન્ફિડન્સ કરે એને આજકાલ દાદા યુવાન છોકરા છોકરીઓ હોય છે એ કઈ નિર્ણય લે તો કે ગમે તે દુનિયા થાય આપડે ભોગવી લેશું પણ આપડે આપણું આપણું બરોબર કરવું છે એવું ગુવાન કરે આ ગુવામ કર્યા કેટલા ખરાબ થયા મા બાપ ને બધા ભાઈઓ ત્યાં આગળ એ દાદા બધા દિવસ હું આવું મારે છે ખરાબ ખરાબ અત્યારે અનુભવ માં આવે એટલે પ્રતિ પ્રતિ તે અનુભવ માં આવે તારે જ્ઞાન કેવાય અનુભવ આવે ત્યારે હા પ્રસિદ્ધિ પેલી હોવી જોઈએ અમે પ્રતિ થઈ પછી અમારી બીજી માતા પછી નું કામ દાદા બરોબર છે અને સ્વભાવી થાય છે એટલે આપી બેસી ગઈ કે આ દ્રશ્યો બરોબર છે બેસતા હોય બેસાડી શકે પ્રતિ અને આપણું સમય દર્શન એટલે શું પ્રતિ પ્રતિ લક્ષ ને પ્રતિ બંને સાથે પછી આમાં જે આપ જે કહો છો શું પ્રતિ થઈ થઈ ગઈ પચીસ લક્ષ બે ને લાખ બે ને હા પ્રતિ થયા છે ચારિત્ર ને ચારિત્ર્ય સમ્યક દર્શન ચારિત્ર ને લાવશે કેટલું તારીખ સમ્યક દર્શન ચારિત્ર બોલાય લાવશે સમ્યક દર્શન ચારિત્ર ને લાવશે મીઠ્યા દર્શન થયેલું છે એટલે પ્રકૃતિ પછી કાઢી લે કેવી રીતે સમય માં આવ્યું પ્રતિભિ જે પ્રતિ બેઠેલી તે અનુભવ માં આવે એટલે જ્ઞાન કેવાય એટલે જ્ઞાન કેવાય પછી આવે દર્શન આપણું જ્ઞાન અનુભવ જ્ઞાન પેલું જ્ઞાન જ્ઞાન નઈ એ તો પુસ્તક નું પુસ્તક નું જ્ઞાન પેલા માં પેલું જ્ઞાન જે મૂક્યું છે પુસ્તક માંથી જાણ્યું આજુબાજુ પણ એવું થયું દાદાજી આપણા જ્ઞાન આપો છો ને આપણા માં પણ દાદા પેલું જે આપો છો એ પેલું જ્ઞાન જ આપો છો ને આપ કર્મ ભક્તિભૂત થાય છે અને ચોટેલું તમે મારા શબ્દો બોલો એટલે હું આમાં શબ્દો તમામ થતો જાય ગાયક હજુ વિધિ કર્યા પછી થાય બોલે હિસાબ છે વચ્ચે કાપી લે ભાગના ચાલે સિદ્ધાંત અધૂરો ના હોય સિદ્ધાંત પૂરો જ હોય નમો મિત્ર હું બે હાથ ની જાય પેલા જરાચિ હાથ મેળવી નથી ને કોઈ કહ્યું ને આજે નાખી નાખે કીધું પણ જે તમે છો તે થવાનું છે પણ સાહેબ બઉ છું એ થવાનું શું અઘરું તું નથી તે થવાનું અઘરું પોતે ના હોય એ થવું થયું મનદગાયો ફરશે દેખે એટલે કે આનંદ કરેલો વાત કરે છે ભગવાન કષ્ટ છે તમને કસ્ટ ઓછો થઈ ગયો નહિ આ માર્ગ ઘણા કષ્ટ ઓછા થઈ ગયો તમને ઓછો થઈ ગયો તો કષ્ટદાયી માર્ગ જ નહીં તો આશ્ચર્ય કરે એટલું કહ્યું કે આ જે કષ્ટ છે લોકો ને ભગવાન વાણી બોલેતા એનું કષ્ટ નીકળી જાય તો બોલનારી પણ કષ્ટ ક્યાંથી કષ્ટ વાળા હોય કષ્ટ થી કેવું કષ્ટ થી વ્યથિત માણસ ને વિતરાગ વાણી વિતરાગ વતરે ક્યાંથી વ્યથિત થયેલો કેવું વ્યથિત થયેલો બરાબર ખબર ના પડે વ્યથિત વ્યક્તિ ખબર પડે ને આપડે કષ્ટ થઈ મોક્ષ માણ જો કષ્ટ વાય તો કોઈ જાય કોણ જાય એ બધું પેલો એમના હિસાબે તો લે સારું એટલી ક્યાં છે ને પથ્થર નહી નાખવા એટલે સારા છે ને ને ગુણ માનો ભગવાન ના હું તો એવું રે જા થોડું ઘણું રે ને એને વેદવાનું પ્રાણલા છેવટ સુધી રે ને કઈ હોય ને નાનું મોટું એ રે પણ તમે જાણકાર તરીકે રહે મીઠું કોલ્ડ કોલ્ડ બધું બૌ ભાઈ સો ટકો આવે બોલ તો આખી રાત હોય ત્યારે થાય બધું આવે લાવી નાખી નિવેડો નિવેડો લાવી નાખે સંસારમાં રહીને સીધી ત્યાગ લેવાની કાદ ની કોટડીમાં કોટડી રાખી કાજ ની કેટલી એટલે ગમે તો આમ હેડતા ચડતા અહીંયા મેસ તો અડ્યા વગર ધન વિજ્ઞાન એને ગુણ માની વધારે પૂછાદ કરવાનું એનો ગુણ મા આવી સરળતા મારે જલ્દી ચાલો આવી સરળતા છે જલ્દી ચાલો જલ્દી ચાલો કાગળ લાગે છે ને સા છે તે પછી સમજી જાય છે આ કાગળ પર મુશ્કેલ થઈ પડશે તમને તો કાજળ બાજુ વ્યવહારિક બાજુ પછી જે વ્યવહાર કરે ને એ સમયક વ્યવહાર કરાય છે એ બધો વ્યવહાર સમ્યક હોય છે दादा, ए, ए लागे, आ वेवार, आ प्रपंच रहता ए लागे पन ए भाई ने लागे, लागे रसिक लगे बात कर लगे दादाए तो अड़गो पड़ी दीदो छोड़ा ये रियल तो एना थी जुदू है ये रसिक भाई ने लागे छे, अने रसिक भाई नु खंखेराय जाए साफ पतु जाए छे। ए, ए भाव रहे